માઇક નથી આમાં પેલું નથી અરે આ બધા વિચાર્યું કે ઇલાસ પારસો થઈ ગઈ શુદ્ધાત્મા થઈ ગઈ બહાર તો લોકો જાણતા નથી ને બહાર કોઈ પૂછત તો શું કઈ ભાષા જુદી આ તો ભગવાન ની ભાષા થઈ ગઈ શું થયું ભ્રાંતિ ની ભાષા ચાલે કઈ ભાષા ચાલત ભ્રાંતિ કાકા ભગવાન ની શુદ્ધ ભાષામાં તું શુદ્ધ આત્મા થઈ ગઈ તો બાષા બોલવું પડશે વાત તો કરવી પડશે ને એટલે પૂછે કોણ છે કે હું ઈલા ડોક્ટર ડોક્ટર બધું બોલાય એ આપડે જે બોલતા હતા ને તે જ બોલવાનું ભાષામાં તમે બધી આ બધી બાય રિલેટિવ પોઈન્ટ ટુ એ રીઅલ પોઈન્ટ બાય રિલેટિવ પોઈન્ટ ટુ આર ઇલા એ બાય રીઅલ પોઈન્ટ ટુ સુદાર્થ તો સમજણ કે તો મતલબ છોડો પડી સુબ રિલેટિવ પોઈન્ટ તને ગવા દુનિયામાં કાલલે કોણ છો તમે સુદાર્થમાં રિલેટિવ રિલેટિવ રાજ પર છે રાજ અને રીઅલ થી સુદાર્થમાં બરાબર તારે સમજી પડઈ પડી તમને પડી ગઈ પડી ગઈ તમને પડી આ પડી ગઈ વ્યવહાર થી ખરી રીતે સુધાર થઈ ગયા પડી એમ કે અત્યારે ખરેખર હું ઈલાજ કેતી હતી એવું બધા બોલતા ના હું ઈલાજ છું ને પછી ખરેખર હું ઈલાજ છું પ્યાર અરે આ બકરી આ બકરી હોય છે એના ભગવાન ની રિયલ ભાષામાં શું હશે એ રિલેટિવસે ગાય રિલેટિવ ભાષામાં ગાય અને રિયલ ભાષામાં સુધાર્મા એટલે આ બે દ્રષ્ટિબિંદુ તમને આપ્યો અવાજે ખબર બોલો ને આમ શબ્દથી ના ચાલે આ તમે પાપો ભજવીભૂત થયા ને એટલે તમારે રેગ્યુલર થઈ રહેશે ને રહે નહીં ચોવીસે કલાક આદર એટલે બાય રિલેટિવઈન્ટ ગાય રિયલ પોઈન્ટ સુધાર એટલે આપણે બહાર જઈએ ને તો જોતા જોતા જવું ગાય હોમી મળે તો રિલેટિવ પોઈન્ટ દેખાય આ ચામડા ની વાંચથી અને અંદરથી રિયલ વ્યૂ પોઈન્ટ દેખાય દેખાય ના દેખાય રિલેટિવ થી સુધાર થયું ને તમને પાંચ આજ્ઞા આપું છું તમે આ બે આજ્ઞા હતી કાલ થી જોવા ને આ સિસ્ટમ રાખ દવાખાને જવું નઈ દર્દી ને રિલેટિવોક્ટર જોવા કોઈ કેવું નહીં કે હું આવું જોઉં છું સમજ કરું એને અંદર નહીં પડે પછી નહીં કારણ તારી પાસે દ્રષ્ટિબિંદુ આવી ગયા વ્યુ પોઈન્ટ આવ્યા તો સમજ ગણું સમજ ગ ના સમજ ગયો આગળ ઊંચી કરજો એકલું આ તો ગધેડું આવ્યું આપડે ગધેડું મળે નઈ લગ્ન કરે પાછા આવે કેમ કાકા પાછા આવે ત્યાં ગધેડો હું પણ થયા તમે ગધેડા બેઠેલા ભગવાન સુધાર્થ કરે જ આવી રીતે બધું દ્રષ્ટિ ના હોય ને આ બધા સાચીને જોશા રે ને આ તો હમજાર ઈ વાત છે આ તો વિજ્ઞાન છે આ તો ગપુ નથી આ તો એક્ઝેક્ટ વિજ્ઞાન શું કર્યું કોઈ તરફ ચેન્જ ના એવું આ વિજ્ઞાન તો ખરી સમજે ને એટલે બે વ્યૂ પોઈન્ટ તમને ખ્યાલ રાખવા અઘરું નથી ને ભાઈ બીજા ત્રણ આજ્ઞા આપું છું આ બે આપીને ત્રણ આપું છું એ આજ્ઞા પાડો એટલે તમારે સાથે કોઈ જાતની મુશ્કેલી નહીં મારી બધી મારે જવાબદારી મારી બધી આજ્ઞા મારી પાડો એટલે ખબર ને એક ચિંતા ના થાય તો બે લાખ ડોલર દાવો મળવાનો મારી પર એટલી બધી આ વિજ્ઞાન છે એટલી સુંદર ચિંતા થવા દે સંસાર સર ચાલે બૌ સરસ પેલા જે ચાલતો હતો ને એ તો મહેમત માં કે પપ્પો ખરાબ છે એવું ના થાય કોણ ચલાવતું તું અત્યાર આ ઘર નું કોણ ચલાવતું તમારું બે થઈ કમાઈ લાવી ચલાવો ખબર ને કેટલાક મેં જોબ જતી રહેશે તે કેમ કમાતો નથી जवाब जती रहे कमाते आ, पोते कमाए के पोते कमयी वस्तु कमाए थे आप कमाई कमाए जवाब जती रह ना कमाए जो ये कमाता है तो जवाब जती रु कम कमाए, कमाए आ तो दस लाख कमय नी ને આપડે આવું નાગું બોલે તમને ભગવાન બોલે એથી દુખી છે છોકરા છોકરા આવ્યો ને ભગવાન ના યાદ કર્યા અને પછી મરી ગયો કે ભગવાન લોકો છે ને દુઃખી થયા છે તને ખબર પડ્યું કોણ ચલાવે છે જાણવું જોઈએ ના જાણવું છે તને હર્યું તમે ચલાવતો હોય એવું તમને ભાનતી હતી કે હું ચલાવું છું તેથી આ ભટકવાનું હતું કોમ્પ્યુટર જેવી મોટી શક્તિ છે જબરદસ્ત સમસ્તી શક્તિ સમષ્ટી શક્તિ કોમ્પ્યુટર જેવી છે કેવી છે તે તમારે અહિયાં ખરાબ ભાવ થાય આકારે સફળ આપે છે તમારું ફીડ ન તો નો આપે બીજું કોઈ બીજું કોઈ વચ્ચે રખેલ કોઈ છે નહી થોડી સમજ નહી છે એટલે એ કઈ શક્તિ છે આખું પાછું ના થવા દેખું અનાધિકારથી એ વ્યવસ્થિત શક્તિ બધા વ્યવસ્થિત જ રાખે છે એટલે તમારું વ્યવસ્થિત શક્તિ ચલાવી છે કોણ ચલાવીએ છીએ આપડે પાસે આપડે સમજ કર્યું ને હવે શું તમારું નામ રોહિત રોહિત રોહિત તમે તો રોહિત થી જુદા થઈ ગયા શું થયું રોહિત નામધારી રોહિત એનાથી તમે જુદાત્મા પ્યોર સોલ બેની વચ્ચે પડી શું થયું લાઈન ઓફ ડિમાર્કેશન એટલે રોહિત જુદા થઈ ગયા અને સુદ્ધાત્મા જુદા થયા આ રોહિત ને આ સંસાર બધું સર્વિસ વર્ષ બધું કરશે સમજ બન્યું અને કોને કોની મદદ થી બધું ચાલ્યા છે તમારે શું કરવાનું રહ્યું હવે કે રોહિત નું મન શું કરી રહ્યું છે બુદ્ધિ શું કરી રહ્યું છે લેવા દેવા નહીં એ આપડી તાબામાં નથી હવે મન થતા આપણા તાબામાં રહ્યું નહીં કોના તાબામાં રહ્યું હીરા તાબામાં સમજવું બોલ ને સમજવું તમારું જ્ઞાતા દ્રષ્ટા પર શુદ્ધ આત્મા ભાવે રહેવાનું કયું ને શુદ્ધ સાથી ગયું કે આજે પ્યારસોલ થયા છે અને રોહિત થી ખરાબ માં ખરાબ કામ થઈ ગયું તો મમ્મર શંકા નહીં લાવવાની કોણ અશુદ્ધ થઈ ગયો શું કયું પ્યાર જ કર્યા છે સમજો ગણું ને અને ખરાબ કામ થઈ ગયું છે રોહિત થી એ બધું જોયા તીશ તમારે છે તો કોઈ જાતનું પ્યાર જ રહેવાનું સમજો બળીને ગમે તેવું ખરાબ થઈ જાય તો તમને સમજો પડી ભાઈ તમને ભાઈ ને આ તમને સમજ પડી તને ભાઈ સમજો પડીજ પડી પૂછું પડી ને તને બેન સમજો પડી હવે વ્યવસ્થિત દાખલા આપું દાખલા હોય તો સમજ પડે ની ત્યાંનો કાચનો હોય બાળક તો હું લઈને આમ જતો પણ સરક્યો સરખ્યો આમ સરખ્યો એટલે એમાં ઠેર પ્રયત્ન કરે છતાં પડી ગયો તૂટી ગયો તો કોને તોડ્યો તાર હોટલ વાર શું કે સાહેબ તમે એકલા જ હતા બીજો કોઈ હતો એમને તોડે તો મારે કરવું પડે કારણ જેવું દેખાય છે એવું કહેવાનું વિચારો સર બીજો કોઈ હતો નહીં એને તમે જ તોડ્યો કેશો સર આ ખરીદ કોણ તોડે છે વ્યવસ્થિત શક્તિ તોડે છે સર ને તમારા ઘરમાં અમે આવ્યા હોય બધા અને ત્યાં નોકરી આવતો હોય નોકર ના હાથમાં તોડી જાય તમે સમજી વ્યવસ્થિત તોડફાડ કરે છે નોકર તોડે જ નહીં આપડે નોકર ને કહીએ કેમ તોડી નાખે બિચારા ઘરે જાય એનું તોડે નહિ આમાં વ્યવસ્થિત શક્તિ આપડે હિસાબ છે ને તે ચૂકવવા માટે નિમિત્ત બરાબર નોકરને શું કરે કેમ કે તોડ્યો વ્યવસ્થિત એમ કે આપડા ડઝન કપડા આવે ને તે હાથ પેઢી ચલાવી ચલો જ ના તાથ પેરી તો ત્યાં કારખાનો એટલે આ વ્યવસ્થિત વ્યક્તિ તોડફાડ કરે છે તમારે ન ભરી શું કહ્યું પણ હમી દેવાનું કોડ્યું કોઈ આરોપ કરીએ ગુનો આવે શું કહ્યું તમે સમજગી મારી વાતગી કેટલી ચિંતા રહી જીવન ખુદ ભગવાન જેવું લાઈફ લાગશે શું કહ્યું તમને એમ લાગશે કે આપડે ભગવાન જ થઈ ગયા ખરેખર ભગવાન થયા જ આ ફક્ત હું કહું એટલું નિકાલ કરો તો થઈ જાય તમારે બાદ નાખી દે નાખી દઉં ખરા અને આપડે તો ચાલે ને કોનો એને કોનો રહ્યા દે આ તો જુદી જાતનું બધા ને એટલે બીજો દાખલો સહી ગયું એક દાખલો હા બીજો દાખલો આપવા જે શક્ય દાખલા લીધે તમને યાદ રહે બધું હવે આપણે હા બેંક માં આપડે ગયા એક ગજા માં બસો છે ડોલર અને બેંક માં બે હાજર બીજા બે હાજર લીધા આપડે શું એક ગજા માં બસો છે પછી પાછા આવતા આવીએ ગરબણી તાર બોર્ડ વાંચી બે બોર્ડ વાંચીએ એટલે આપણે રોહિત કેવું છે ગજવું દબાઈ રથ તો સારું નથી ના કેવું પડે ચેતવવા જ પડે ને આપડે ને આપડે ચેતન એટલે ચેતવવા પડે એમને આપડે ચેતન અને એમાં ચેતન જે ભેગું હતું એટલે ચાલતું હતું વેપાર અને હજુ નું એટલે આપડે ગજુ ડાકી રાખજો ખરાબ છે એટલે રાખે દબાય રાખે પણ જમા થઈ ગઈ કાચી નથી કાપી ગયો આપડે શું કેવાનું કોને કાપી ગયો કપાવડાયું આપડે જોઈ લેવાનું કયું ગજું બે હાજર નું આપડે ખબર બસો થાય એટલે બે હાજર ગયા બે હિસાબ છે એનો હિસાબ થશે આ તો આપડે પકડાઈ ગયા સમજુ ને આપડે પકડાઈ ગયા પછી આપડે શું કે શું કયું કે પેલો લઈ ગયો ના ભાઈ આ તો બસો હતા ત્યાં એમને રાહ એમ ખાલી કરવી એ લોકો બહુ સારું બહુ સારું થેન્ક યુ તને કે આપણે કહીએ ગયા તો આપી દે પણ ના ભે આપડે કહીએ હતા પછી કે મૂર્ત મૂર્ખ કેવું મને આગળ તને અમે બને તમે સમજુ ને વાત એટલે આપણે કઈ જવાનું કે આ જ હતું ખાલી હતું એટલે પછી આપણને ખુશ કે પછી આપણે ઘેર જતી રસ્તામાં પોલીસ ગેટ આવે ને તો પછી આપણે મનમાં નક્કી કરવું કે પોલીસ ગેટ પછી આપડી રાત કેવી જયારે જાહેર તો કરવું જોઈએ આપણે કેવું કે ઝૂક ભરી છે કે આ કેસ જાય નોંધી બે હજાર ડોલર ગયા છે કે નોંધી લે કેસ એટલે પછી આપડે કે શું કહ્યું અને ઘેર જતો રસ્તામાં પછી મન કઈ જતું રહ્યું છે મન તો રહ્યું છે એ તો આપડે સમજે મન આપશે નહીં કશું અને આખી રાત ઊંઘવા દે દે કશું આપતું હોય તો આપડે એની વાત હોય કશું આપે નહીં રાત ગોદા માર મારી આપડે ખરું મન કશું આમ શું ગોદામરમાં ગયા એટલે આપણે સમજુ કે મનને શીર ભાઈ રાખવા જ રાતે રાતે એટલે ઘરમાં જઈ અને કેવું કે ખૂબ દૂધ નાખી બનાવો રતના પ્રસાદ જેવો અને ભજીયા ભજીયા બધું બનાવો એટલે ઘરના પણ ખૂબ કબીલા ખુશમાં હોય તો સરસ બનાવે અને પછી આપણે અહીં સુધી ખાવું પછી આજે દવા લે છે પણ અહીં સુધી ખાવું સારું સારી વસ્તુ છે પૂછ્યું થયું ટકા પકડી ગયો પણ શું થયું તમી રમ્યો અને દારૂ પીધો છે ને પાણી કર્યું પૈસા નું તો આપડે કઈ ગઈ કઈ વધ્યું છે આપડે એટલે આપડે જાણી લોછા છે તે આપણે લઈ લેવાના અને આઠસો ગજા મેળવવાના સાડી પચીસ જે ઉપર ના છે તે પંદર પોલીસ ચા પાણી કરજો શું કહ્યું કાંઈ બિચારા ઘેર બેઠા માથા આપડે નાલું પડે પાસે ભૂખ્યો રહે બિચારો ત્યારે તું આવે લે તો જાય શું કયું પછી આઠસો લઈ જ ઘરમાં અને તો આપડા બે હાજર બેંક ખાતે છે ને કરવાના અને બારસો વ્યવસ્થિત ખાતે ઉધાર કરવાના આઠસો મૂકી દીધા થઈ ગયું એટલે ખરે આમાં જ છે પણ લોકો કકરાટ કરવાથી કકડાટ કરવાથી ફરી પાછું આવે ખડું હા એક તો ખોટ ગઈ લમણે લખેલી અને હું પછી બીજી બે ખોટો ખાધી પછી ઘેરા કોનું મોડું એક નુકસાન થાય નઈ સમજો બોલો એક્ઝેટ છે વિજ્ઞાન જ છે આ ગપુ નથી આમાં એક્ઝેટ જ છે એક્ઝેટ ચાલે ઘણી વાર એક ઘડી ચાલે નહી અને પરિણામ બધા ગપા વાળા એક જ પરિણામ કોઈ જતો વિજ્ઞાન છે દાખલા થઈ ગયા ત્રીજું છે સમજાયું ને આ મન તમારા તાબા માં નથી મન બુદ્ધિ છે તમારે તાબા બને એતો રોહિત ના તાબામાં સારાના તાબામાં ગયેલું સમજ એટલે મન કુદાકુદ કરતું હોય ખરાબ વિચાર કરતું હોય તો આપણે લેવા દેઆ રી આપડે જોવાનું આ ખરા વિચાર કરે છે સમજ અને પછી જયારે રોહિત ને રોહિત જરા સારા વિચાર કરે ને ભાઈ આ બધા ખરા વિચાર કરે રોહિત જોડે વાતો કરવી આપડે દાડા કરાય કઈ ઝઘડો નથી ને બીજો રોહિત હું છું કઈ જોડે અને કોઈ વખત ડિપ્રેશન માં આવી જાય રોહિત ને તો રોહિત ને તે પેલા કપાટ કપાટમાં રીસ છે ને લાભો અને હમ રોહિત દેખાય એટલે તરત આપણે કહેવું હું હું છું તારી જોડે ગભરે જ નહીં આમ તો શું રોવાનું હું છું જોડે ગભરે જ નહીં ખબરઠોકનાર કોઈ ભલે જ ને ભલે થયા બે ત્રણ લાખની ખોટ ગયેલી ભાઈ તો ફાદર પણ હોય વધારે ખૂબ તો ફાધરને કહે કે જયારે એક એક બે એક લાખ આપો ને તમે તારા અક્કલ ને થયું પહેલા જ વાંધો તો તું અમસો લોકો માં ધંધો કરાવે એટલે પછી હું તો આલે અને આપડી અક્કલ માપ ના કર્યા કરે તને ખભો ના ઠોકે અને તારે હજુ ખોટ ગયું થાય તો રોઈ પછી રોયસી ગયા બહિરા આવડે નહીં નખો ધંધો કરવા એટલે આ કોઈ ખભો બધા ખભો ઠોક્યો નહી ખબર આ સુધાર્થ ના થોકશે તમારો પોતાનો સમજો એટલે કોઈ જાત ની હરકત આવે ક્યાં સુધી આવ્યું તાઈ આ તાઇડ માં કેટલાક છે તારે ઋણા આપડે ઋણા બે દેલા ગરના હગા વાલા બીજી બધી કેટલું છે ઋણાન મત એટલે પૂરો ઋણા બધા ભેગા થાય છે ને આપડે તો કેટલાક છે આમ તો ઓળખાણ સાધા ઓળખાણ બંધ કેવાય આખા જગત જોડે આપડે લેવા ગયા નથી પણ આમ છોકડા કેમ એ ઋણાન બંધ શું કહ્યું થાય સાડા વસ્તી આ તેમજ પાસ પચીસ હજાર આટલી રહી બધા ખાતા આપડે છે નઈ ને આટલા જ ખાતા ને આ ખાતા બધા નિકાલ નાખવાનું શું કરવાનું આખી ઇન્ડિયા જો ખાતા હોય તો અહીંયા આગળ અન્ય નથી આ અમેરિકાને બધા ખાતા હું અને આપડે થોડા માટે ચોખ્ખો કરી નાખીએ પછી હિસાબ ચોખ્ખો કઈ નાખે થઈ જાય ને ના આમતો બરાબર એટલે શું કરવાનું કે શું સુધાર્થમાં થયો ઓળખવો ઓળખાયંબર વન અને આ ફાઇલ નંબર ટુ અને તારો ફાઇલ નંબર વન આ અને એ ફાઇલ નંબર ટુ પછી થ્રી છોકરા થ્રી ફોર ફાધર બ્રધર સાહીસ એ એ સમજી જાય કે ફાઇલ નંબર પચીસ આવી પચાસ આવી સંભાવ થી નિકાલ કરી નાખવાનો કેવું એટલે પેલા છતાં આપડી વાંચુ કોઈ આવે નઈ તો એ અસ્તું આવે એટલે આપડે અસ્થા મળીએ એ ચીડાતું આવે એટલે આપડે ચીડાઈએ તમારે તો આ સંભાવ નિકાલ કરવો છે એટલી આજ્ઞાડવાની નહી થાય તો હું કરીએ બઉ ચીકણું હોય તો પછી અમારે કરવાનું પણ તમારે તો નિકાલ કરવો છે એવું આજ્ઞા પાડવાની ઘરું છે એમાં આવેલ છે મોડું છે આપડે મોડું નથી કર્યું અને આપડે નિકાલ કરીને શું કરે હવે આપડે ઓફિસ માં જવાનું છે તું કહું બેન ને મારે જમવા જઈએ રસોડા પ્યાસતા જોઈ દીધું આપડે કે કઢી ઉતારતો ઘડી ઓવરટન થઈ ગઈ તો પેલી ઊભી થઈ ગઈ ત્યાં આપડે જ્ઞાન થી કોને કરીએ એટલે આપડે કેવું દજાયો નથી ને એટલે બઉ ડાયો થઈ ગયો પછી હવે શું થાય કરી નથી એટલે આ ભાતમાં થઈએ આપડે એટલે આપણે સમજી દેવાનું ગાવીશું કરીશું ત્યાં દેવાનું એટલે જઈએ તો નિકાલ થયો ના થયો ફાઇલ નંબર ટુ જોડે સંભાવ નિકાલ તો કરવો પડે ને એના માટે આપડે કેવું પડે ને ભાઈ આથોડું કીધો હું ખાઈને જાઉં સંભાવે ધ્યાન કર્યા કરો બહાર વાસન કર્યા કરો એટલે પછી બાયના ઉપર બહાર થી આવું કરે એટલે આપડા જ્ઞાન થી કોણ કોણ આવ્યું કેવાય આપણા જ્ઞાન કોણ આવ્યું કેવાય ફાઈલ આવી એટલો સુધાર્થ માં કેવાય ને કોઈ ફાઈલ આવી એટલું આપડે કયા ને મને ચીજ ખબર પડે બાર નું ગાડી અત્યારે ખબર પડે એટલે બાર ગાડી અત્યારે જોઈએ એટલે મેં સાઈ કોથરા ખણ આપ્યા છે એ મહેતાજી પૈસા નથી આવતા એ મહેતાજી બોલે કેમ નથી આવતા કે એક કોથળે એસી એસી વધારે લખી ભાવ એટલે સાઈ કોથરા બસ થાય ને એટલે બિહારી ભાવ વધી ગયા છે કાયર ના ઘર અમારી પાસે આવું ના હોય બસો ચાર એકસો ની સાપી ને પણ ઉચું ચાલુ માણસો કહીએ હોય ના માને પણ જતો હોય તો આપડે કહીએ દુઃખ થયું છે નહી સાફ ની સાહેબ થઈ ગયોગ માં પ્રેમથી બંધ પ્રેમથી વધતું હતું અત્યારે વ્યારથી વધે જાય ને એટલે વ્યાર થી ઉભા થાય ના પડે આપડે એ તો જ માટે એને કઈ બોકલી પડી નથી આપડે કેવા પાસે માથા કરીએ વ્યવસ્થિત ના ઇચારો ભેગો થયો ને આપણને ચાર આધાર ભેગો થયો વ્યવસ્થિત એ માટે ગેરકાયદે તો શું થવાનું નથી મુસલમાન પાડોશ માં પાછા ને કોતરા આપેલા જોડે ત્રણ કે મારા પછી સાબિત પેલા સાહેબ કે છે એક પે ભાવ કેમ બધા લખી લાવ્યો ભાવ વધી ગયા છે સાહેબ એટલે છુટકો નથી હું કઈ કોર્ટ ખેલા સાહેબમાં અકડાયા એમ હમણાં એમ કે પૈસા બધા ફેંકવા દેજો આપણે એમ દબડાવીએ લે એટલે સાહેબ શું કે છે भाया सीवाई लीजा बताया शु करान तू साहब लज सलिया साहब क्या कमे कई लीस क्या સર એમ હું પણ દેખ લઈ ગયા મેં ભી દેખલા પૈસા વેર છોડવાનો નવા ઉભો ના થાય તો પૂરી થઈ ગઈ ચાર આજ્ઞાઓ માં કઈ અઘરું છે હવે પાંચમી આજ્ઞા આપું છું છોકરા નામ સુધાર્થા નો ઓહો ત્યારે આ રેવાનું મકાન છે બેંક છોકરા આપડે શું કરવાનું આપડે શુદ્ધાર્થ ચોપડો રાખવાનો ખરો ચોપડો પેલો ચોપડો નહીં આપડે શુદ્ધાર્થ થયા ને શુદ્ધાર્થ આપડે ખોટ ના જવી જોઈએ પેલો ચોપડે તો વ્યવસ્થા કઈ ચોડે ખોદ ના જાય છે બીજું અમે જવા ફગાઇ હોઈએ દર્શન કરવા હોય પછી એકદમ જમે થઈ જાય અમે પાંચ વગર નું ઝબે થાય અમને દેખાતા બરાબર ને ત્રીજું પુસ્તકો છે આપડા તજ્ઞો फ्री ऑफ कोस्ट आपे ये मंगाई देवाई मन तेज एड्रेस आपसे सुधार अक्रम विज्ञान नाम न एक मतिक चाक अक्रम विज्ञान कहिक मर महीने फ्रेस वाली दादाजी आया करें એટલે બાર મહિનાની બહાર આવે એ તમારે માથિક તમને બાંધી દેવાનું ખબર ને એ એકલું એ માથિક વાળા પૈસા લે છે ખબર ને તમારે પૈસા આપીને બાંધી દેવાનું બધી સમજે આ ચાર વસ્તુ થી બધું ચાલ્યા પછી કાઢો ને આ પાંચ આજ્ઞા આપી રૂપિયા છે પાંચ આજ્ઞા પાવોની એટલે એક પણ ચિંતા થાય તેવાબદારી મારી પેલા તો કેતા હતા હું રોહિત છું કરી ખરેખર જ રોહિત છું બરોબર ને અને હવે ખરેખર એટલા બને રોહિત તો વ્યવહારથી છે યાર દુનિયા વ્યવહાર ચલાવવા માટે ખરેખર શું છે એટલે જે વચ્ચે બોલતા હતા ખરેખર હું રોહિત છું એ ઇગોઇઝમ હતું વચ્ચે શું હતું તાર ઇગોઇઝિયમ કોણ છે ઇગોજિયમ ચાલી ગયો છે ઇગોજિયમ જાય મમતા પણ જોડે જોડે જાય સર એટલે હું છે તે સુધાર્થ ના બે ગયો હું પણ ઇગોઈજ આ તો વ્યવહાર છે ડ્રામેટિક વ્યવહાર થી આપડે વ્યવહાર ના થતા લોકો ઇલાજ કે નહી રીતે પછી સમજે ને ક્યાં ગયા બેન હા હા હવે મમતા હું મારું બંધાઈ ગયું આજ હું મારું આજે ત્યાગ થઈ ગયો અને પોતાનું સ્વરૂપ જે હું સુધાર્થ ગ્રહણ થઈ ગયું શું થયું પોતાનું સ્વરૂપ જે હું સુદાર્થ ગ્રહણ થઈ ગયું અને જે પોતાનું અહંકાર મૂકતા તે ત્યાગ થઈ ગયા ને એટલે ગ્રહણ કરવાના રહ્યું ત્યાગ કરવાના રહ્યું સંભાવ નિકાલ કરવાનો બીજું કશું ત્યાગ કરવા કહીશું તમારે કરવાનું આવે ખાવું પીવું અનુકૂળ આવે તો પ્રમાણે હવે આ જ્ઞાન મળ્યા પછી ભગવાને કહ્યું હતું જ્ઞાની પાસે જ પડી રહેજો કારણ કે વાતાવરણમાં તમે પડી જશો એટલે મુક્તિ થઈ જાય ત્યારે આ ગાંધી મારી પાસે જમાના છે અને એડજસ્ટ થાય નથી એટલે એના માટે બીજો રસ્તો કાઢીએ આપડે સમજ બધું અત્યારે તમારી પડી રહ્યો તો એની ફાઇલો રોહિત ભાઈ ઈલાય છે ભાઈ આ રી લઈ જા હવે એટલે આપણે શું કરવાનું કે હું તમને સમજવું કે થાય એવું નથી નહીં આખો દાડો તો બાજુ રહ્યો ને તો આ નિશાન થયા કે દાદા મુખાર દેખાય તો બધી શક્તિ આપડે ડિરેક્ટ સાફ થાય અને એની જોડે વાતાવરણમાં બધા કરબો બધા ખરાબ બહુ આનંદ રહે તો પણ એવું બધા લૂંટાયું એવું વખત નથી હું પહેલા છીએ ને માધા ગોઠવા રસ્તો તો ચાલવો પડે ને સર્ટિફિક્યુટ લઈ જઈને એટલે હું સર્ટિફિક્યુટ આપું કે રાત્રે સુઈ જાઓ નવું દસ અગઈ ગયા ગમે ત્યાં સુઈ જાઓ પણ આંખે પછીના દાદા દેખાવા જોઈએ શું કહ્યું આંખે પછીના દાદા દેખાય હું સુધાર્થમાં કોણ ને ચાજ અંભાય એટલું જ બીજા કોઈ દખલ થાયું નહીં આપણું કોને સાંભળ્યું હા હું સુધાર્થમાં છું શુધાત્મા શું શુધ્ધાત્મા બોલું કરું અને આ દાદા દેખાય બસ પાંચમાં એમ કરતા કરતા જેટલું લાભ થાય ત્યાં સુધી સુધાર્થમાં થઈ ગયા એટલે વૈષ્ણવ છો જૈન છો નહીં કોઈ મત રહ્યા નહી આવે કે બ્રાહ્મણ છો બધું આમ વ્યવહાર થી બોલવું ખરું પણ ખરેખર તો એવા નથી આવે ને એટલે મુસલમાનો તમે સુધાર્થમાં દેખાય ના દેખાય એટલે આપણે આપણે આત્મધર્મી થયા કેવા હવે વૈષ્ણવ ધર્મ નહીં સામનાયન જૈન ધર્મ આત્મધર્મી કેવું એટલે આત્મા ધર્મી બધા છે રોહિત ને રોહિત ને કઈ બોલજો કઈ આ બધું દેખાડે પણ કરજો આવે દેખાડો હવે કાલે દાદા આ મહિનો લંબાવ્યો પણ બહુ જોરદાર નીકળ્યો આપણે મહિનો રહ્યા બધા જાવશો તમે દાદા ને સમજાવશો આપડી સાથે કેટલી ફેમિલી છે એજ ફેમિલી છે ત્રણ છે से तो त्मा थी गई तरुलता जी मन वचन का